સ્વરૂપ હોય એવરલાસ્ટિંગ નું અવલંબન માટે એ કેવા સ્વરૂપ નું અવલંબન લેવું સ્વરૂપ તો કુદાર્થ માટે ભાન રહ્યું સ્પષ્ટા એટલા માટે કયું કદાચ દાદા એ નાની પુરતી આપણો આત્મા શું છે જ્યાં સુધી સ્પષ્ટ વેદન ના થાય ત્યાં અને એ જે કે એ પ્રમાણે કર કે શું કે અને ભ્રષ્ટ વેદન થશે એટલે માહિતી છે કે અમને માહિતી છે કે પણ કરીએ બરોબર તો અને કે અમે ભગવાન કહીએ છીએ અમને જે ભૂલ અમારી ભૂલ દેખાય છે અમાર ભૂલ પેલી ના થાય તમારી બધા જો અમુક ભૂલો થાય છે તો હું થઈ ગયો છું પણ એ ભૂલો નહીં થાય તો હું સ્પષ્ટ વેદન થયું છે અને પછી પેલા દેખાડે પછી પેલા દેખાડે મારી જગ્યાએ પેલા આવી જાય અને પેલા પેલા બધી ભૂલો થઈ રહી તમને એક એક જ થઈ ગયા ભૂલ દેખાડનાર ભૂલ કરનાર બે એક થઈ ગયા ચલાવો કશું એક પડવાળી ચીજ ના પછી આ બધી પડવારી પડવાળી ચીજ આ એટલે વધારે જાય ત્યારે પ્રકાશ અનન્ય સર કરી આપણી પાસે ની સાંભળેલી વાત અનન્ય સર આપડે લખેલું છે અનન્ય સર એમાં પત્ર માં આવે છે મેં પણ શું કહેલું છે અનન્ય શરણ અનન્ય શરણ વાપરે છે આપડે જેનું શરણું લઈએ તે રૂપ થઈ ગઈ આપડે છોકરા છોકરો કે આપડો કે મારે ગધું કાપવામાં ઉત્સાહ થવું છે તો પછી એને ચણું પણ લેવડાવું પડે પણ આપડે એને રસ્તો સુગાડ બતાવી દેવાનો એ ગજામાં સિગરેટ કાઢે તો જોઈ લેવાની કયા છાપ છે તો પછી તું એ લેતા લીધા હું પૈસા આપું છું મને અને ગજામાં પાંચ દિવાની પેટી એટલી કેટલા કેટલા મહિના ઓલરેડી થઈ જાય છ મહિના મોકલો છે એની કોલેજ કાઢી મોકલો છે પેલા કોલેજ માં છે તે ગજવા કામનારો ઉત્સાહ થાય બધા ઉત્સાહ સીધી થાય કોલેજ પટેક પટેક કર્યા જાય નહીં આગળ પેલા મોકલી કોલેજ માં કોલેજ માં પ્રોબ્લેમ આપડે આવી રીતેલ પ્રેક્ટિકલ માં જાણવી પડે થિયરી અને પેલા ઉત્સાહ પણ મળી જાય જોતા ને સીધી પછી બાપે કઈ રાખે પછી એની વાંચવામાં ઉપકાર નહીં કેવું એ દાદા ખિસ્સા કાપવાની કળા નું પુસ્તક વાંચ્યું હોય તો શીખાય નહીં પણ આવું હોય અને એની પાસે પછી આ રીતે અનન્ય સ્થળ એનું લઈ લીધું કામ થઈ અગત અમારા મળી વાત અવડી જાય તો થઈ જાય મોડાની વાત હોય હાલ લખેલું જે હોય દંતેરી પાલા નો રસ્તો એને સંખેપાય હજુ ઉમરવાની છે ને તમારે ચા હાલ છે આ તો બહુ અમા શું શું કરું આ તો અત્યારે માની બેઠા હતા ખોટું માની બેઠા હતા કેમ માની બેઠા અને આટલા બધા ધોજ છે એવું તમે જાણીએ જ નહીં કે આટલા બધા ધ્વજ આખી બધી હિંસા વાળી છે એવું જાણતા જ નતા એક જ ઉત્પન્ન કાયદો એવો છે આપડે આર્ય સમાજ છીએ આર્ય પ્રજા છીએ કે એક બે પ્રજા માટે જ લગ્ન કરવાનું લગ્ન શા માટે કે બંને મિત્ર તરીકે કામ કરે ભાઈ કમાઈ રાવે ઘર ચલાવી ચલાવી તેને બધા વેપાર માર્ગ ચાલુ કરી દીધો એક બે ટોકરા મોટા તમને આમ જ કેટલીક વાંચેલો આ પુસ્તક ઉપર થી બધો અમે તો જોતા નથી પણ કેટલીક વખત એવી વૃત્તિ થઈ આવે કે ચાલો ને સિનેમા જોવા સિનેમા ના જે દુર્ગુણો આવે છે એ ઉપર થાય આ સમાજ એટલો બધો ભાવ મારે ઉભા થાય સંજોગો ભેગા થાય સંજોગો ભેગા થાય તો જોજો ના શું કહ્યું જોજો આ જે ના ગમતા જુએ એને કશું વળગે નઈ સીને કોઈ ચીજ વળગેવાનું નથી પણ ના ગમતી એને બંધ કરતો હતો ડિસ્ચાર્જ બંધ ના થઈ શકે શું થાય ડિસ્ચાર્જ એનું નામ કે બંધ થઈ શકે નઈ એનું ના ડિસ્ચાર્જ પણ કરું જેટલું બંધ થવાનું હોય એટલું જ બંધ થાય જોડે ફરવાનું ના નથી પડતું એટલે એમની મહેનત હું કોઈને એમ કેતો નહી લો કારણ આ જ્ઞાને એને અસર કરી દીધી આટલી બધું આટલી બધી બાળક તો કરવું પડે અંતર સુખ છે અને અંદર પણ જે શું બળતરા બંધ થઈ ગયું શું અંદર બળતરા હોય તો ના ના પાડી કોઈ બોલીએ જ નઈ ને કહીએ આધાર જો વિચારો ક્યાં ને આધાર ક્યાંક રાખ્યો અને કરવા શું કે નિરંતર ઉદાસ ચિંતા નો ક્રમ છે આ દાદા સિનેમા ની વાત જે છે તે દાદા નું જ્ઞાન લીધા પછી સિનેમા જોવાના ભાવ તો બિલકુલ જતા રહ્યા પણ એક પેલું આપનું એક રૂપક વાંચેલું કે આ બધું ફિલ્મ છે સ્ટુડિયો ની અંદર બધું થઈ ગયેલું છે અને તું હવે સીટ માં બેસી ને જોયા કર્યા કે મારે જવું પડ્યું તારે દાદા એ બધું આખું મને રૂપક માં આવ્યું દાદા જે હતા તે પ્રમાણે સ્ટુડિયો છે અને અહીં રહ્યા જ્ઞાતા દ્રષ્ટા થઈને જોયા કરો અને આ બધું જાય છે જાય છે ક્યાં જતો નથી અને જગત આખા ને ઇન્ટરેસ્ટ થાય નહીં દાદા આપે જે કીધેલું કે અત્યારના જે અનુભવ થી જે જ્ઞાની જે છે એના જે શાસ્ત્રો નવા જે લખાય છે તે મને લાગ્યું મેં આ સિનેમા રૂપક આપ્યું એટલે ઘણા ઘણા સિદ્ધાંતો બધા એ રૂપક માંથી જાય છે કે ફિલ્મ સ્ટુડિયો સારી સીટ બેઠો બેઠો તું જોયા કર ત્યાં તું તન્મય તો થતો જ નથી ત્યાં આગળ અને ઇન્ટરવલ પાછો બહાર નીકળે છે તું આ વાણી અઢાર હજાર વર્ષ સુધી હેલ્પ કરવામાં આવી અઢાર હજાર વર્ષ સુધી ત્યાં થઈ શકશે ચોટામાં વાણી આ કેવી સુંદર વાણી થોડી વાણી થી બધો કેટલું કામ થઈ જાય અને તે માલકી વાણી પૂછી જવું પેલા કલેક્ટર ને કહ્યું માલકી વગર ની વાણી તમ જોયેલી માલકી વગરની વાણી જોયેલી વાયેલી નહીં નહી આ માલકી શું વાણી તો ખરાબ મોકલી આપેલા બીજી વખત માગવા ના પડે માગવાનું મારો દીકરો મારી પણ માગે એની કિંમત આવ્યા તો તમારે પેલી રીત થી કે મારી નવી રીત આ મારી રીતે આવી રીત હોય ને મારે એટલું નહી છે આ રીતે મારી પણ ના રહી પત નકાર ને મારું જોઈએ મારે મારું નામ છે એનું મારે કોઈ ચિતા ચી નથી વખતે પછી સુધારવા પ્રયત્ન કર્યો પણ પછી હું જાણ્યો છે શું કે મારા ટોંકણા નખા મે છે તમારું કંઈ દેવાનું તમારે ટોંકડા મારા નખા મારી ફરજ નહી મામા દીકરા કે ફરજ નહીં હવે ફરજ નીકળી ગઈ બધી જાગૃતિ એટલે કોઈને એમ નઈ મારી પાસે જે જરૂર હોય ને તેને કોઈને માગવા દેવો વારો આવ્યો નઈ હું પેલા જ મારી પાસે પૈસા આટલા વધારે છે લઈ જાઓ ને તૈયાર માગવું માગવા સુધી તમે આ લોકો જો હળવા છે તો માગવા દેસો નઈ નહીં તો હળવા નથી ખરું ખોટું પણ આપડે એ માગીએ તો આપડે આપવા નથી આપડે કઈ આપીએ હમણાં માગવાથી ને એની કેટલી બધી હાથ પીડી ને આબરું જાય નાક જાય તો ક્ષત્રિયો છે ભલે જ હોય તો આ ના મે તમને તમારે મારી પાસે કામ હતા મારું કામ તમારે કોઈ એ કરવું નહીં અહંકાર માટે નઈ ભાઈ મુક્ત કર્યા હતા ભાઈ રે ને એ થોડો થયું છે એટલે પછી મેં થોડી વાત છોડી દઉં આપડે હું શું મૂકી દસ કઈ દીધું મારું બે હા બે હા બે લઈ ને આવ્યો આની વસ્તુ તમારે ના કરે એમ નાખ્યું આ દાદા નું હોય કઈ દોસ્તો અમને જવાબદારી પછી ઊંઘે તારી પછી ઊંઘે કોને ઊંઘે એના કરે જાગતા ઊંઘે હોય મને કુ ચિંત મને આ ડાક્ટર ને ઉઘવાની મને અપી રે ઉમેરીકેલ ન દાદા ચિંતા કરી કહ્યું જીવાય છે તો બરોબર પણ જ્ઞાન ને લીધે ભૂજવાળો ના થાય એવું કઈ ફળી કાઢો આ ભૂજવાળો ના જોઈએ લાગી રહ્યા દાદા ને લીધે પેલા મળે છે આ તો આપણું ફાર્મ પૂરું થાય સારું લાગે મે નિહ્યો પુરુષ માં મે મારી જાતે નિહાળ્યો એટલે જ્ઞાની પુરુષ માં તને નિહારી મારી જાત ને નિહાળી હું જેમ ચા ભણી ગયો એટલે હું મળ્યો હું મળ્યો હું બધું દર્શન કરતા અમૃત છેવટ મળી ગયો જ્ઞાની દર્શન કર્યા અમૃત પદ પ્રાપ્ત થઈ બે અનુભવ ઘડી બે ઘડી નો થાય છે આ મુખ્ય વસ્તુ આવી આ મુખ્ય વસ્તુ આવી સ્વભાવ માં હવે નિત્ય રહ્યો વિભાવ થી થઈ ગયો વિવાહા થઈ ગયો થાકી ગયો થાકી ગયો પેલા પછી ચાલ ચ બેસી પછી ભેગા થઈ જાય દોઢ દોઢ ટકા આગળ વધી રહ્યો ને મુક્ત પણ ક્ષણ ક્ષણ આદર વધી રહ્યો ને મુક્તપણું નીત અનુભવતો અને આદર વધી રહ્યો અને મુક્તપણું નીત અનુભવતો નીત અનુભવતો નિરંતર મુક્તપણાનો અનુભવતો મોક્ષ પ્રાપ્ત થયેલો ज्ञानी પુરુષની કૃપા વરસતા પંગુ પર્વત ઢળી ગયો આ લોકો કહેને પંગુ પર્વત થઈ જાયે મોગા ભાષાતાન સંગુ સંગુ પેદા હે બે ત્રણ ભાવિદા અલવિદા એના તરફ આપણને નિરંતર ભાવ રહેતો હશે એ શું હશે એક માણસ આપણને નિરંતર ફિટકાર વર્તા હોય સુખ પાડ્યા ના હોય એટલે આપણા દીવ એમના પ્રત્યે ખુબ હવો ભાવ રહેતો હશે એ શું હશે આપડે લારો દુઃખ કરું અને એ પછી ત્યારે ]MM. <segundosígenened> <navigate>. કોઈ જાતિ નહી આવે તમારી જે ઈચ્છા છે તે બધી પૂરી થશે કોઈને સુખ આપે તો પુણ્ય બંધાય અને કોઈને સુખ આપે તો પાક બંધાયું છું કરે છે કોણ લાગે એટલે શું કર્યું ના દેખાય ભગવાન એટલે ભગવાન કરતા મગજ નો વેપાર બહુ મોટો હતો જબરજસ્ત કરતા કોણ વધારી ગયો ને એની ચિંતા કરી પણ સજ્જ થઈ યોગ્ય રાખી પોતાને કરતા ભગવાન ધંધો હશે એનો ભગવાન વિજ્ઞાન બી ચાલી રહ્યું છે ચાલો પછી અને ચોરીઓ કરે બદમાસી ફોટામાંથી સારામાં જાય છે એ સારી વાત છે પણ સારા માં જાય તો સુખી થાય સાચા ધનવા જાય હું ભોગીલા હોય પણ તમારું નામ છે તમે ખરેખર ભોગીલામ ખરેખર ના એટલે એ ઈ ઈ એને તો આવવા મને ઓકે કે લાઈક જવાની કોણ કોકલ ઉગેર નહીં કે લાઈક જશે પુણેને પાપ જાતે ત્યાં જાજો ધર્મ જ નથી તો કે સાદર મનમાં એક વખત સદે મનમાં આને કહો કે આવના ઓજે આવના ઓજે કે બુળિયા કરી દો પતલી પાણી બે કે સુગનઈ ના દેતા એ ઓ યાદ રહી એર પર પાંચ નહીં પછી ભૂલી જાય ભૂલી જાય છે એ દા નહી કે દે તો તો ખાતો હોય આપણે દે પર ઉડી જાય છે યોદ્ધાના વ્યસ્તનો ખબર પડતી એટલે એક પણ યાદરી થઈ રહી છે સુપી રહી હવે થઈ રહી છે કે આજ અજ્ઞાનતાની ઓળખ હું બનશે છે તો હવે એને આવકારે કુપુંગા ના ઘરે નથી આગે નવરાત સે ફ્રાન્ટી યો હતો ને બીજા તો દરે આજના લે લે ચાં અબે મનવત કા બોતા માયન અને આજીજા ઉતો ઉતો થી આજીજા એવી કે દુના લેઈ ગયો બધું એ બડા એ પાજા કે ઉતો ડોમીએ જોગી પારકી મુહી દેતે દેતે જાયન માય હું આપડે આવ્યો મહેતા સાહેબ ને ત્યાં આપડે નીકળે શું નીકળે તમે લાવો તો રૂધ ના ઘર પછી આપડે ટિકટ મળે નીકળે દૂધ ભરે તે બાકી તમે ખબર પડી ત્યા ભલેટ ની ભૂકી કરીન્ડલો બનાવતો વ્યવહારમાં આ મારું ત્યાં બોલવા માં તો બોલવું પડે આપણે કોણ જે શ્રદ્ધા આપણે કાન છે એ નિરંતર બધાય જે છે સ્પેન માં છે હા અને આપણે શું છે જ્ઞાન વૈજ્ઞાન જ આપણે શું છે કે્ઞાન આ રીતેમાં જ્ઞાન કે જે અનુભવિત છે અનુભવ છે પેલો સદા સમ સદા દાદુ તરીકે લગનાતા રહે છે લોકો પૂછે ને કે તારીર કેવું છે આમ મા શું લેવા જાય પોતાની વપરાય સાચા ચારિત્ર માં પોતાની વસ્તુ જ વપરાય કરતા એ પાર્ગ પાર નહીં જ્ઞાન માં કરવું પડે ને વિજ્ઞાન માં કઈ કરવા પણ જ્ઞાન માં કરવું પડે જ્ઞાન માં શું કરવું હોય કે દયા કરો શાંતિ રાખો કે આપડે કઈ કરવું પડે દન આપો કરવું પડે ક્રિયાકારી કીધું છે એ ક્રિયા શા આધારે થાય છે વિજ્ઞાન જે સ્વયં ક્રિયાકારી કીધું છે એ જે ક્રિયા જે થાય છે શા આધારે થાય છે વિજ્ઞાન જે સ્વયં ક્રિયાકારી કહ્યું છે તુર સાધર ક્રિયા થાય છે વિજ્ઞાન પોતે જ આત્મા આ જ્ઞાન પોતે જ આત્માને જ્ઞાન પોતે જ આત્મા નથી આ વિજ્ઞાન પોતે જ છે પુતી જ આત્મા તો અસલ જ્ઞાન એ વિજ્ઞાન કેไร છે તો અસલ જ્ઞાન એને જ કહો રે એ બેસ ક્રિયા કરે એટલે હા બેસ રે જે દાખલો આપો છો કે દૂધ ની અંદર નાખ્યું અને સવારે જે દહી થઈ જાય છે પણ આખી રાત અંદર જે ક્રિયા જે થયા કરે છે જે દેખાતી નથી કરતા ભાવ થી કર્મ બંધાયો છતો કર્મ ના બંધાય કેવું કર્મ ના બંધાય વિજ્ઞાન કરો છતો તમને નડે કાય બંધાય નહી બંધન ના થાય એલે અંજે આવત રે વાાળ લખ રે વાાળ લખ કદી વાળા અંત કонકર કરના છો હા તમે ઘરે મધિ કરી વાંચવું પડે બધું કે લેવું વાંચવું પડે આ બધું વાંચવું પડે કઢ હલેજા તો બી લેજો એ સમજાવના કર્મ કર્મ આ કર્મ દેખાય આ કર તો કે દે સમજાવો કે કર્મ કર્મ માં અકર્મ દેખાય એ જરાટો આવું બોલી કે બધું થયું તો તેનું તમે નહી થાય પૂછે કે કર્મો અકર્મ દેખાય એ સમજાવો તો સીર્ય ખબર હું આ કરું છું એટલે આધાર આપ્યો લોકો ગીતા માં કૃષ્ણ ભગવાન કૃષ્ણ ના કહેવાય જરૂર હું આત્મા ને લખી અને ધર્મ છે એ આત્મા ઇન્દ્રિયો છે કોણ જોયે આત્મા જોતો નથી આ કોણ કેભે છે પોતાના ધર્મ માની ઉધારો કર્યો આત્માનો ધર્મ એટલે આત્માનો ધર્મ નાતા અને કોઈ ઝેરો માર તેને આપડે કહીએ મગડ્યો ને કોણ મગડે ધર્મ સ્વ ધર્મ સ્વ ધર્મ સ્વ ધર્મ ધર્મ બરાબર આપડા ધર્મ હું જોઉં ભગડી રોગ ભરતી બીજા ધર્મ કરી બીજા બધા પરિવાર આવું નથી આખો કેસ જ કોકોગવાનને પકડવાના પકડવાના સવાલ બસ એ જ લોકોના માફા કે દીકરો બી કોણ ભુનેગા કોગોન ના કોનેગા તમે સમજતા છો બોલતાને જે થોડું બોલો સમજ પડતી નથી આ જો કઈ બોલ કેઈ સમજ સમજ પડતી નથી સમજ પડતી નથી અસ્તી મેં બોલ કઈ નથી ને હું ધંધુલાલ છું એમતો નથી પણ તું કોઠ નામ દે જય સચ દાદા બરાબર <tihar> <I'm gonna. tihar> <I'm gonna. tihar>